પછી આર્થ ધ્યાન તો બધા છઠ્ઠા કુંઠાણા વાળા કોઈ સંત પુરુષ હોય બરાબર તેના બધું વ્યવહારનું ઘણું છે કેવું છે લોક પગે રાખે છે એના બાહ્ય લક્ષણો લોક પગે રાખે છે જયારે સાચા પુરુષ હતા ત્યારે બેઠેલા હોય વ્યવહાર ને બરાબર વ્યવહાર તો છત્રાળું હોય ત્યારે એ પુરુષો મનમાં એમ થાય કે પાટ્યો હોય મને શિષ્ય હોય મનમાં એમ થાય કે મેં શિષ્ય ના કર્યો એ અર્થ બરાબર એ આર્થ કેમ થાય આરતી આખા લોકો ને આ લોકો માલી બેઠા છે કે આરતી હાથ બધા ધ્યાન આપે રોજ માન ઉછે ચડેલા બેઠેલા કપટ ભયંકર વર્તે છે તે બિલકુલ ઠંડુ દેખાય અને જબરજસ્ત સ્ટોપ ઉપર કસાય બેઠેલા ઠંડુ દેખાય વાતાવરણ ઠંડુ દેખાય કેવું અને શીત વાળું વાતાવરણ દેખાય कारण कपड़ी बड़ी काम नहीं चु शू कपड़े बदले कपट से मेकेनिकल थी, थी गया मेकेनिकल जो मेकेनिकल जीवड़ा हो गया दादा य तो प्रकृति आधीन है आत्मा जये तारी प्रकृति लई प्रकृति ने आधार आ करे आत्मा जयरे तरह प्रकृति ने लईने आए आ बुँचू प्रकृति ने आधार थे तो प्रकृति तो छूटी सकती नहीं प्रकृति छूटी सकती नहीं जुआ के गुरु आशीष हो संस्कार प्रकृति है, है।, है।, है। प्रकृति ने कोई फिर सकत बराबर तो आप ना आशीर्वाद हो मनस प्रकृति भरे आज मैंने चोरी तो ये छोड़ी सके मैंने बदा मनसो ने तो हम छोड़ नहीं सकते मैं ज्ञान ज्ञापी प्रकृति सके हाँ मतलब ज्ञाए तो तब आत्मा शुरू आप उपादन आप અહીં આચાર્ય માણસ હોય કોઈ એને શંકિત થઈ ગયું હોય તેવું શંકિત થઈ ગયું આની ના ગણાતા હોય કારણ કે એમને આઠ પ્રકારના કષાયો હોય તેવું આઠ પ્રકારના કસાયો બરાબર આઠ પ્રકારના પ્રત્યાખ્યાન સંયોજલન બેયું હોય તેવું બરાબર એટલે આઠ પ્રકારના કષાયો હોય છતાં સાથે એ કંઈક તમને સિસ્ટનો એ આપે ને વાક્યો તમે રહો એટલે પ્રકૃતિ માં હું છું એવું માને ક્યાં સુધી દોષ છે બરાબર અને અમે જ્ઞાની પુરુષો નિરંતર એની જોડે કારણ બાંધો સુધી જાય કરી એવું ના બોલાય કારણ કે કોઈને દુઃખદાયી થઈ ગઈ હોય મોરારજી ની પ્રકૃતિ કારણ કે અક્રમ વિજ્ઞાન છે શું છે બરાબર કર્મ ખપાયા સિવાય બરાબર કર્મ કઈ ખપાયો નથી ને નહીં ક્રમે તમે છપાઈ છપાઈ નો ના પડે એને કશું કરવું ના પડે પણ કર્મ ખપાયેલા સિવાય ને પ્રાપ્ત થઈ હોય બરાબર એને તમે કહીએ મોરારથી આ કહીને અડચણ પડી મોરારથી બોલી ગયા એવું કાબઈને અનુભદારી થયું એટલે તમને તરફ ખબર પડે તમને પોતાને કે આ બોલ્યા એ અમારા દુઃખ થાય એવું બહુ તમારા દોષ તમને દેખાતા થાય કેવું થાય નથી અતિક્રમણ માટે ત્યાં તમારે કેવાનું મોટું માટે બુરજી ને કઈ સવાલ પ્રતિબંધ કરો અમારી દાદાની સાક્ષી બરાબર અક્રમિક માર્ગ તમને તમને ખબર પડશે એટલે અતિક્રમણ થયું હોય તો પ્રતિબોલ કરો પ્રમાણ કેરીઓ લેવી કઈ કરીને હરવાથી પછી તપાસ નહીં કરવાની ઓલો પાછો કરવા કારણ કે એક જ બરોબર કરવાથી ડુંગળી ની બેઠ હોય છે બીજી પણ અરે એવું નહીં કરું એવું મોરારજી ને કઈ કહો કઈ તમારા મોરાર બે જુદો ભાવ છે મોરારજી નો સબો સાબો થવું જોઈએ મોરાજી અમે સમસ્યા હતા પોતાનો સનાર્થ થયા કોઈ ભગવાન ફેરવવાનો એટલે શી રીતે ધર્મ ધ્યાન ની જરૂર નથી આપણે સહેજે જ તે રિયલ માં શુક્લ ધ્યાન રહે અને રિલેટિવ કરવું એટલે ધર્મ ધ્યાન કરવાનું આ તો બહારના લોકોને ધર્મ ધ્યાન વિશે નહીં કહેવાય કે તારા ભૂલી ગયા તો નિમિત્ત બસો ભર્યા જગતના લોકો જૈનો એ નિમિત્તને બચકા ભરે નોકરને કહે છે ત્યાં ભોડ આવ્યું શું કે ભાઈએ ભોડ્યા હોય ભાઈને કહે છે ત્યાં ભોડ્યા એ બધા નિમિત્તને બચવા ભરે છે આ રૌદ્ર ધ્યાન કહેવાય શું કહેવાય અને ત્યાં આગળ ભગવાનનો સાચું જૈન હોય વિચાર કરે કે આ તો મારા મારાય કરનારું વચ્ચે એ તો બધા નિમિત્ત છે શું છે બધું મનમાં વિચાર આવ્યો હું રૌદ થયો બરાબર બરાબર પછી આ જ્ઞાન હાજર થઈને આમ નાખે એનો શોધે બિચારા આપણા કર્મો દોષ છે ને આપણા કર્મો દોષ છે તે બધું શું કરે નિમિત્ત છે નિમિત્ત છે એટલે તરત છે એ તમે ધર્મ ધ્યાનમાં મનુષ્ય મનુષ્ય પણ પ્રાપ્ત જ ના થાય કોઈ ગારો મળે જે કોઈ બીજું કહે એ ગાશે પણ મારું તો નિમિત્ત મારું ને મારું જે પદ લઉે હજાય છે એટલું જ આટલું સમજે તો બહુ થઈ ગયું ધર્મ ધ્યાન ઊંચા કેવાય પણ એવું તો સાધુ આચાર્ય ભગવાન આજ્ઞા નથી શાસ્ત્રો બધા વાંચ્યા મોરે કર્યા યાદ કર્યા સારમાં કશું નથી કશા એવું નથી કશાય પરંપરા છે શું છે પરંપરા છે ભગવાને કહ્યું ક્યાં રહ્યો છે ભગવાન ક્રિયા ને ધર્મ જ નથી કર્યો પણ આપણે ના માની બેઠા છીએ ક્રિયા ને ધર્મ જ નથી કર્યો ક્રિયા ક્યાં સુધી ધર્મ હોય છે એ વસ્તુ સુખ તો ગણે શુભ શુભુભા શુભે નહી સુભે નહી કચા કામ માં જ નહીં અર્થ જ નહીં બી જગ્યા નથી કારણ કે એ કહ્યું કે મન વચન કયા ક્રિયાકાંડ બધા એકાત્મક્રતિ મન થતી હોય બધા કર્મકાર પાંચમાં આરામાં શું પણ એ તો આ કાર ફરદાય છે હા પણ કાન નો પ્રભાવ થાય તેથી મુશ્કેલી છે क्यों? कारा एक बात पूछी हूँ आखिर अत्यारुठकर तो यू सिद्ध पुरुष कहें कि आप आशीर्वाद आपो तो अमरा विचारों पलटो आए हमें पे अभी जूठे न बोली एवं शक्ति आशीर्वाद खरी। में खरीद आज सुधी हूँ जुट्ठू घर बोलिया છતાં તમે વિચાર ફેરી શકો કે નહીં હું એ કેવા માંગુ વિચારો ફેરવી શકો કે વિચારો મૂકી શકો કે નહીં અમારા માં વિચારો બંધ થાય વિચારો બંધ થાય બંધ થાય પણ એનો અર્થ નહીં આપણે જરૂર જ નથી એક મેય છે જેટલા મેય વધારે દેખાય એટલે જ્ઞાતા ની પુષ્ટિ તો જો વિચારું ના ફરી શકે તો હું સુધરું ક્યારે એ સુધરી સુધરી ક્યાં વિચારો ન ફરે તમારે જેવા જ્ઞાની કેવી રીતે સમય કારણ કે તમારે જ્ઞાની રહે સુધરી કેવી રીતે સમય પૂછી તમે જ્ઞાની છો તમારો મારો સંપર્ક થયો સુધારવાનો રહી જાય ને અને શુદ્ધાર્થના એક બાદ એવી હતી એને લાગે છે પેલા બે સાથે दादा एक बात यही सामने थी कार निकाल कर तक नहीं आंदरा निकाल से हे तो कर एक बात यी अरविंद अरविंद घोषार जर्मन फाइटरो लंडन पर बॉम्ब मारों अरविंद घोष समाधि में थे यहाँ विचारों फेरी ना एक शेख सुधी गए पाचा बॉम्बर वरी गया तो ये विचार फेरी सके कि नहीं विचार फेरवा नहीं बधाए पी गया તો આપ્યા હતા ઇંગ્લેન્ડ ઉપર એમ કે વિચારો નિમિત્ત ફેરવી કાઢ્યા સીધા પાછા ઉતરી ગયા કામ થાય અમારા નિમિત્ત થવાનો વિચાર કરી શકો નથી બેન પૂછે છે સામાયિક સાચું કે ધ્યાન સાચું હા આશ્ચર્યકારી નિમિત્ત છે જો કરીમ તો આ તળાવી છે પગડાવી ગયો તો નિમિત્ત ને અંદર કોણ કાઢી નાખ્યું છે બધી રીતે પ્રકૃતિ એવું મોટી છે માટે એમાં હું યશ સ્નામ કરતા છે એકાગ્રતા સામાયિક સાચો આપણે બેસીએ નહી ક્રિયા કરવા તો કેવી રીતે ક્રિયા કર્યાન એકાગ્રતા લેવા નું લક્ષ્ય થયું સામાયિક ધ્યાન ત્રણે એકાત્મ વ્યક્તિ હોય તો થાચું એકાત્મ વ્યક્તિ એકાત્મા હોય તો બધો ખોટો બધા ભગવાને શું કહ્યું સામાયિક મોટા મોટા સામાયિક શું કહેવાય કે શુદ્ધાત્મા એ સામાયિક સામાયિક પછી પેલા બધા બનારથી સામાયિક તો એનો પ્રેક્ટિસ છે શું છે સામાયિક નો મન નાય એકાકાર હોય તો કામ થાય એટલે એકાગ્રતા થાય મન ને નંકાય તારે એમ કે માને કે સારું કંઈક બહારનું કશું ખાધું નથી પીધું નથી પાંચ ઇન્ડિયું બધું નથી માહિતી સુખ આવે છે સુખ મહી આત્મામાં સુખ જ છે એ વાત એને શ્રદ્ધા આવે છે જેમ જેમ કઈ દર્શન ઉઠ્યું લઈ જાય એમ કદું કદાચ સંગીત ઉગડી જાય ચાર અનંતાર નું તૂટે તો સંગીત ઉગડે તો ઉગડે નહીં અનામત મંદિર એવા જ છે કે કોઈ કાળે એ હરા પાસે જવું પડે અમે તમારા હોળે કશાય કાઢી આપ્યા જ્યારે તમે જેટલું ભોગવતા હોય તમારું પચીસ છે પચીસ છે કશાય થી રહી છે કર્મડા ત્યાં સુધી કસાય છે ત્યાં સુધી કર્મ મંડાય ભૂલો છે કે જરાધારે એકાદ બે હજાર થઈ જાય એકાવ તારીખ છે આ પદ એકાવ તારીખ કેવું છે એનું કામ થઈ જશે બધા લગમ હતી જો કદી અહીંયા વખત પડી જાય તો સમજ થઈ ગયા છે ઘેર જાઓ છોકરીઓ પણ છોકરા પણ આવજો શું તમારી આજ્ઞામાં રહેજ તમને કોઈ કર્મ હશે નહીં નહીં આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ ધર્મ જેને સમજો છે એના આજગતમાં બીજું કોઈ કરે નહીં ભગવાન સંસાર તો ખરાબ કયો જ નથી ભગવાને સંસાર તો ખરાબ કયો જ નથી એ સંસારી એ સંસારી હતા ને ભગવાન તો કે બોલે નથી બોલે ખરાબ તો ખરાબ હોય સંસાર નડે એવું નથી એવું એક જાણતા બીજા લોકોને આ સમજાય એવું મતું નથી રા છોડ્યો શું થયું સ્ત્રીઓ આકર્ષણ છૂટી ગયું અને વિકર્ષણ એના એરખ પડ્યો માઉસ ના ટુકડા સાથે જો કદી કાગ પછી પડ્યો તિરસ્કાર પછી આગો દાડો સારા મળું બગડી ગયું કહું મહારાજ કેમ આ મળું થઈ ગયું આવું કઈ જાય ના તો મહાવીર ભગવાન ના પાટકો બેઠા તો મને અંજાર પાડો ને કાંઈ હું કહું કા આ સાદરેલું મંશ છે ને પેલો બહારનું પડેલું છે હું આ સાદર વીઠેલું મંશ નહીં વણીકા હોય જયારે પ્રેક્ટિસ પડે તાકી પછી બાદ મારા એક આટલો નું મોસ નથી ગયો છે આ તો સમજણ ના પડે તેથી આ બધું આ બધું રાખજે છે શું છે બરાબર સમજણ નહીં લૌકિક સમજણ થી ચાલે છે લોકસંગ અમારી આજ્ઞામાં રેવું છે એવું નક્કી કર્યું છે આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ તપ ચોવી શંકરો એ કેતા હતા કે શંકર પદ છે તો બધી આજ્ઞા મળે છે આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ તપ છે અને પછી એ રહે ધ્યાન જેને કરી ચુકે છે એટલે કઈ જગ્યાએ પાપ થાય એ જગ્યાઓ બતાવી બરાબર સમાધી રહ્યા એ તમે કહો છો એ અઘરા માં વાત છે આ પાંચ જે સૂત્રો છે ને એ અઘરામાં અઘરા છે આપની દ્રષ્ટિ કઈ નથી અમારી દ્રષ્ટિ તો કસોટી વાળી વાત છે કેટલાક માણસુલર થઈ એટલું અમારું વચનબળ છે તમે અડગ થાવ તમે મારા ના દાદા નું આટના આટના પણ સારું સારું બહુ મજબૂતી પકડી દેવું બધું સારું છે કારણ કે વચન ના માલિક નથી પોતે જે વચન ના માલિક હોય તેને એ વચન માં બળ ના હોય માલિક હોય જગ્યા વચ્ચે થી લે એમાં બર ના હોય શું હોય બર ના હોય બરાબર બર વસન નો એટલે એક જે નીકળ્યું એ વસન માનું કયા ધ્યાન ને એમ આપણે પોતાની કેમ સાચવી રહ્યા સુધાર છીએ પોતા પોતાની ત્યાં પોતાની જાતે પોતાની જાતે પોતાના શોખનું ભાન ન હોય પોતાને બેભાનપણે કોઈકને દુઃખ આપે તે રે ધ્યાન કહેવાય બેભાનપણે પોતે છોડી પહોંચે બાર રહી છે અને હજુ દર વર્ષે પડવાની વાત છે તેની આ ચિંતા પડે અને આ સાર કહેવાય કઈ ગણ હું આજે જ બાર છે આજે થાય છે ને હવે એ કેટલા બધા દોડાયો બધો અને પછી ધર્મ ધ્યાન એ ભગવાનના આજ્ઞાપૂર્વકનું હોય તે આપી થવા માટે જે જે કરવા તો બધા ધર્મ ધ્યાનમાં કરાય અને શુદ્ધ એટલે આમાંનું તૈણે ધ્યાન જ ના હોય એવું પોતે લક્ષ્ય ધ્યાનથી એ ધ્યાન દે ખરી શા તો એક ધ્યાન રહ્યા કે હું શું ધાર્થમાં છું અને આ બાર છે એ ફાઈલ નંબર વન છે ફાઈલ નંબર વન કહ્યું ને ત્યાંથી અધ્યાત્મ વિજય થયો ભગવાન શું કે અધ્યાત્મ વિજય કોઈનો થયેલો નહીં કોઈ આચાર્ય ફાઈલ નંબર વન એને કહ્યું કે ત્યારથી તે અધ્યાત્મ વિજય થયો શું કે છે અધ્યાત્મક ના હોય આવી નાખે મારું જ છે એવું જોઈ જાય तरी मारे मर भर क्या अध्यात्मक विजय ना थे तध्यात्मक विजय थे मैंने जैन साधु पूछे ना मैं आप मस ते दूर नहीं बेचो है उधाड़े पगे भरी है मार समझ पाव तझ पाड़ू करा आप उगाड़े ना उगड़े पगे भरोसो ये शाते बुध थी बटे जाए पग ऐसी जरा जाए बोच जा. मैं पगटरण खरुशु ने तमने भाषा में देखाय भगवानी भाषा में हूँ शू तक समझा આ બે નો માલિક નુકસાન સમજાવો ત્યારે હમણાં ઘર જોડે કમ્પાઉન્ડ બોલ્યું ભાઈ છૂટું છે ભાઈ આ છે તે પ્લોટ ખોલો છે ચંદુલાલ ચંદુ આજુબાજુવાળાને પૂછ્યા બધું કરવા કોનો પ્લોટ છે પોલીસવાળા તો આગળ બધું આઈને ધારું ઊભું હોય કેમ તું ચેક શું છે આગળ એક્સાઇઝનો માલો માટે આટેલો છે અરજી તમારી પાસે એટલે પછી પોલીસ વાળું એક્સાઇઝ ખાતું બધું આજુબાજુ પૂછે કે કોણ માલિક છે કાંઈ ચંદુલાલ છે માલિક છે ક્યાં રહેશે ચાલો તમને થાય બોલાવે છે અરે આજુબાજુવારે બધા કહે છે પણ મેં પંદર દ્વારા તો વેચી ખાધેલો છે ત્યાં એને પુરાવો તમે આપો કારણ કે આ નીકળશે અને નગીનદાસ સ્ટેટને રહી છે શું કે પેલા આજુબાજુ વાર પંદર દોડ વિચાર શું ખબર હોય એમ જ કેમ બરાબર હા એને એટલે પોલીસ વાળા પાસે આવે ન કરી આવેલો લાગે નું પૂરું લાવો આજે કોણ માલિક છે શું સપા શું સભા છે મારો શું છે ચોમાસા ગયા પછી હું ગયેલું છે માટે પુરવાર કરે છે કે આ ચોમાસા પેલાનું રેલું છે તમારે આ માવજી ભાવ નથી તમે બરાબર દસ તો શું ભાઈ ગેર માલિક જણ હોય તો તમે તેથી ભગવાને કહ્યું જ્ઞાની ગુરુ છે આત્મા નો શુભાશુભ ઉપયોગ જે છે તેનાથી મુગ થયા છે ભગવાન મારી સમ કર્મ કલંકુર નિવારે જીવ વરે શિવનારી શિવનારી મોક્ષ મળે શુદ્ધ ઉપયોગ મને તમે ઉદ્યોગ શુદ્ધ આપ્યો શું કહ્યું બીજું શુદ્ધ હું શુદ્ધાત્મા બાળ શુદ્ધ ઉપયોગ કરાય બીજા નામાં બીજા નામાં ગુમારી મેં જુઓ ગધેડામાં શુદ્ધાત્મા એ શુદ્ધ ઉપયોગ કરો સુધુ કેવો કોને કહેવાય કારણ કે જુવાદ આના છે એના વખાણ કરે એના જોરના છે તે સુગા દુરુપયોગ કરાય ભગવાન ભગવાન મારી ને એમના આવતા ગયા જ્ઞાન મળી ગયા હતા ત્યારે પોતાને આંદર કર્યું તેનાથી પોતાની દ્રષ્ટિ મેળવું થયું દર્શન સમય થયું ભગવાન પોતે થયા લીધો કોઈ દર્શન દેખાતું નથી થઈ ગયા આખું જગા સુધારો હોય આઈ ગયા નવ છ ઓગણીસો પંચોતેર દાદા સુધી નથી ને માર્ગ જોઈએ માર્ગ જાણવા માટે માર્ગ ના જાણકાર જોઈએ માર્ગ ના જાણકાર જોયું નથી માર્ગ ના જાણકારી માર્ગ નાતા માર્ગ નેતા આરંભ માર્ગ ના નેતા કહેવાય જ્ઞાની વૈચતા આરંભ કર્મ ભરૂ કર્મ કર્મ બધો નાશ કરી આપણે મોક્ષ દેખાડે ને મોક્ષ આત્મા આપે રાખવા આપણને એમ લાગે કે અત્યારે શું પછી નથી કરતો ભગવાન દર્શન કરવા જતા કેમ નરેદ કરીએ ઘરે એક બધું કરો છો બાદ મત જતી આપ ઘરેમ સવારે કરી ભગવાન જે દરેન પણ હમ દવા કરી મારી તપાસ કરતા હું કે કે જો દિલમાં ભગવાન હોય ને તો ઘરમાં ભગવાન હોય ઠીક છે કે દિલમાં ભગવાન હોય તો ઘરમાં ભગવાન હોય એમ કે એ જ થી કરો છો કે સવારે પહેલી મારા બારા ફેરી સવારે મારા ફેરું એમ મારા કોના નામની જીવો સાસુજી મોટા છે બધા થી પુણ્ય બન્યા આપણને સારા કપડા મળે સારું ખાવા પીવાનું મળે બંગલા રેવાનું મળે મોટર મળે ને મોક્ષ આત્મા ને જાણ્યા સર અત્યાર <SUSU> તો <SUSU> <SUSU> <SUSU> બંધાઈ ના બંધાયો મનથી થયા બધે મુક્ત થયા એવું તમને ખબર પડી ને આટલો મુક્તિ થઈ બીજી ફાયદો વિચાર મુક્ત થયા એવું મન શું મનમાં આવે મનમાં શું મન બંધ બંધાય બંધન હતું મન નું બંધન હતું મુસ્લિમ બંધન હતું બુદ્ધિમ બંધન હતું અંધન હતું બંધન પછી બંધનુ બંધન છૂટકો નથી ને છોકરાઓ નાના હોય સાસુજી ઘર માં હોય બંધન તો હોય ને બધા કરવું તો પડે ને રાજી ખુશી કરવાનું ને આમ કંટાળી કરવા એટલે રાજી ખુશી કરવાનું કસાઈ નહીં જે આવે કોઈ બી આવે ને કરવાનું કસાય ઉભા નથી થતા એમ કે કરવાનું છે તો પછી રાખવાનું રાજી કરવાનું મન દુભાવીને કરવાનું મન દુભાવીને શું કામ કરવાનું કરવાનું છે તો રાજી ખુશી કરવાનું ક્રોધ આવી ગયો બનતા સુધી ક્રોધ નહીં આવે કુદરતી આવે આપણે એમને કેવાય પણ એ તો બનતા સુધી નહીં આવે મારી સાસુ છે ને એક ડાયાબિટીસ છે કઈ શોખ નથી ભરપૂર દુઃખ થાય ગયું લઈ લે તો કઈ હજી લીધું નથી ક્યાં દુઃખ થયું નથી કોઈ આજે કઈ લીધું નથી દુઃખ થયું નથી બાકી